મને એવું લાગે છે કે આપણે બધા ભગવાન ને ભજીએ છીએ કે કઈ મરી જવાની ભય થી કે કઈ કોઈ લાલચ થી છોકરાઓ ચાર પ્રકારના ભક્તો છે મારા અઠાર થી નામ છે કે બસ મારા છોકરા માટે ભગવાન માટે સમજ ને એના અર્થા થી જીવો કયા શું કહ્યું પોતાના અર્થને માટે પોતાના શ્વાસ માટે ભગવાન ને બધે ભાઈ ભગવાન કદે પોતાના સાથ ધન્ય આપડે ભગવાન આપણે આમ કરીએ તો પેલે થી આપણને ખાવા ને તો આપણે સમજવા માંગી આપણને પહેલેથી જ કોઈ બતાવે આ બધી વાતો તો કે આપડે પહેલેથી જ ભગવાન ને સાચી રીતે ભજીએ ને તો પછી છેલ્લે બતાવે છે સ્વતંત્ર તમારે કોઈ ઉપરી જ છે નહી ભગવાન ભગવાન ભાઈ બેઠા છે અને એમને કઈ જોઈતું નથી એ શું કે પ્રકાશ આપું તી માત્ર બીજું બધું એની જવાબદારી પર કર્યા કરે કાય તો કરે ના પૂછે ના કરે ને એ તો મારી પાસે આવે તો મુખ થઈ જાય શું કર્યું દાદા ભગવાન દર્શન માટે કયો હા કોનો પ્રશ્ન બોલાવાની દાદા ભગવાન કરવા છે કરાવડો અબડે દબડે દાડે ની આજ ને અત્યારે અત્યારે કે ભગવાન નમસ્કાર કરું છું બોલે આશીર્વાદ આપું બોલે દર્શન થાય પછી શું બધા બોલાય અને આ બધા બોલશે નામ દરબાર બોલવાનું જય jay karo ho dada dada anna jay karo dada Hey, God. પરોક્ષા છે માન્યતા આવું કરે છે આ દેખાય છે એ સ્વરૂપ તો પરોક્ષ છે પ્રત્યક્ષ સ્વરૂપ ની ગીતા અર્થુને બતાવે પ્રત્યક્ષ છે એ પ્રત્યેક સ્વરૂપ ના દર્શન થાય તો કાલ નું રૂપ નો વિશે જાય ના થાય તેને તે શી રહેવાય આપેલી રહેવાની પછી કોઈ એવું કેર ના હોય તો પ્રત્યેક મારી પાસે તમારા તમામ દુઃખો નો થાય છે આ ને એવું તો કેવાથી બધા આપણે ભગવાન કે રાત્રિ કરી લાભ થાય સૌથી ઓછા થાય તો અત્યારે કરી શકાય સૌથી ઓખા ધ્યાનથી ના થાય આ બધું જે પોતા હોય એ આપણે કોઈ પડે ના આપણને એને જે વસ્તુ મુક્ત મળે તેગવાની આગળ આટલું મળે આ બે ભગવાન ની કોઈ પણ બે લાભો આવ્યા ને લાભ જ મળે પણ એ છે તો લાભ આત્મા નો પ્રેમ પ્રત્યક્ષ ગમે એવા દંપતારા કરો તો કામ ક્રોધ મો વધે નહીં ઘટે ઘટે નહી વધે ઉઠતા ખોરાક ના આપીએ ભૂખ્યા ભૂખ્યા નહી શકતા નથી જમાડવાનું બંધ કરજો આવે રીતે જમાડતા જેવું થોડું લાગે છે આ લોકો જમાડે ખરા તમે નહી પછી જમી લો પછી મોકલે કોઈ માણસ છોકરા પર્યો છોકરા ટીપી નાખ્યો છોકરો પછી પોતાના મનમાં પસ્તાવ થાય ખાલી બઉ વધારે પડતું થઈ ગયું એવું થાય ને મનમાં પસ્તાવ ના થાય વધારે પડતું થઈ જાય તારે પસ્તાવ કરે પેલો પછી બાર નો કોઈ આજ કે આવું કઈ છોકરા થતું છે આવું કહેતું છોકરા તમે ના જો એ લાકનો જ છે એવું કે એટલે ક્રોધભાઈ જોડે કે આના બરકત નથી તો રહેવા જેવું છે ધીરા જમવાનું મળે અંતે તમે એમ કહો કે મારી ભૂલ થઈ છો ક્રોધ ને ના મળ્યો કહેવાય એટલે ખોરાક આવતો ખોરાક આપી દીવાળે છે બધા છું કે અમારું તે સમજાયું કોઈ ને અબરૂ બોલે છે એટલે ક્રોધે છે ને બીડી પીતો હોય એ પોતે કેતો બીડી છૂટી જાય સારું આ બહુ ખરાબ વસ્તુ છે પણ પછી પણ રા બધા માણસ રૂબરૂ માં ત્યારે હું શું કઉી ના ખોડે ચાલે મારે કેટલો હંધો નહીં ભાઈ અંદર હમી જાય કાતા આવી રેવા જે ઈચ્છા નથી આથી બધી બનીકળી જશે એવું ખુલ્લું કરવું છે અઢાર માણસ તો આપડું જયારે ખાતર કઈ દે એના બીડી નું આધો નહીં મારે જ્ઞાનીઓને જે વીસ વર્ષનું એક્સટેન્શન બની ગયું એટલે આવી સમજ નહી આપડે જમા ના જમાડીએ એ જતા રે બિચારા થઈ ગયે ભાઈ ને બેન ને કોઈ ને ચાલ ધ્યાન કોણ બધે સમય શું છે સમય શું છે ધ્યાન માં સમય કઈ વિચાર માત્ર એકલો નથી અગર વિજ્ઞાન ની કલ્પના નથી સમય પણ કાયમ ના માટે જગત માં સ વસ્તુઓ સિકંદર છે તે છે તેમાં સમય ઇન્ટર છે અત્યારે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા તેને બોલાવું હોય કોઈ માણસ વિધિ કરે ને તો અહીંયા આવે બાતું એના શબ્દો એના પર અણુઓ કે અણુઓ હમ એ બધું જી વસ્તુ બધા તો બહુ વાર બે સો બે કલાક સારા પણ થોડું એના મૂળ થી મૂળ ભૂલ એટલે સમય મોટી વસ્તુ છે દરેક વસ્તી ને નવી જૂની કરનારું સમય છે ચાલો જીવ પેલો કર્મ પેલો તું તો કર્મ છોડી દે ને આપણા ખોટા કરોડી દઈએ પછી તારા ખોટા બંને કર્મ અને માટે નિષ્કાઉન્ડ છે આ બુદ્ધિ દેખાતા કોઈ કોઈ નો કસરો નથી કોઈ કોઈ નો છોકરો બાપે નથી આતું બધું આવો આવો ને અહી આવો ને ચાલો અહીં અહીં આવો ને અહીં આવો અહી સારું પડશે અહીં સારું પડશે આવું આખે દેખાય એવું સ્વરૂપ ના હોય આ દેખાય દેખાય જ્ઞાન માં બધું દેખાયું બધા જ્ઞાન માં બુ બુદ્ધિ માં દેખાય નથી ભગવાન શું અને તર્ક પણ આપનારા છે તર્ક પણ આપનારા શું એટલે ભગવાન છે તે ખરેખર ભગવાન આરુપી છે શું છે ખરેખર ભગવાન ભગવાન ને પામવા માટે આ રૂપીને પામવા માટે કલ્યાણ થાય જ પ્રગટ થયેલા હોય ન સ્વરૂપ પ્રગટ થયેલું હોય થોડું સમજાયું ભાઈ ને ના સમજયે અહિયાં આવો ને આપડે વાતચીત કરીએ આગળ નથી માણસ ભાઈ એમ કે છે કેમ થોડા વખત પેલા એમાં કહ્યું કેવામાં આવ્યું કે માણસ પોતાના બાયરી છોકરા માટે જે સ્વાર્થ કરે સ્વાર્થ માં રહે છે એટલે આ ભગવાન પ્રાપ્તિ થતી નથી તો કે બે બધું છોડી અને ખાલી પોતે ભગવાન ના પડે તો કે એનો એનો પોતાનો સ્વાર્થ ના કેવાય છે ખરી રીતે શિ માને છે શું છે ખરી રીતે શાર્થ છે જ નહીં કોણ નામ કેવાય મોકે શોધખોળ કરે એ શાકી સંસારમાં શોધખોળ પરાત કેવાય પરા કમાયા કરે બાપ કિંતા નથી કલાક લડીએ આપડે છોકરા છોકરા કલાક ગાળો પડી બઉ પુષ્કર કલાક તો હમો દાવો હું છોકરા હતા તારી બાપ ને છોકરો કતું નથી આપણે એક જાતિ ભ્રાંતિ છે બહુ છે યાર શું પણ મો અમારે પડે એમ છીડકો જ નહીં લાતો ખાવી પડે બની ચડાવી પડે દવાડો ના થાય ચડાવી દે પડે પૂછો પૂછાય આગળ કઈ બધી સંસ્કૃતિઓ છે બૌદ્ધ છે જૈન છે બધી જ સંસ્કૃતિઓ છે આજે અનેક વાદો અથવા અનેક પ્રકારના કાકા પૂછે છે કે એમનો અત્યારે જે દરેક ધર્મ છે દરેક ધર્મ શીખ ધર્મ મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી હિન્દુ ધર્મ માં જુદા જુદા પંચ ને સમજ નથી પડતું તો આપ કઈ માર્ગદર્શન આપો કે કયો ધર્મ સાચો રસ્તો કયો છે માણસ માટે પછી બીજો પ્રશ્ન જે ધર્મ અહિંસા પૂરેપૂરી સમજાવ જે ધર્મ અહિંસા ની સદગો પૂરેપૂરું હોય તે ધર્મ પોલ કેરાય જેમાં અહિંસા ની શોગકો શું કહ્યું આ બધા હિંસક ધર્મો છે એમાં થતી અહિંસા વધારે હોય વચા બધી હિંસા હોય જ નહીં કોઈ એવી અહિંસક ધર્મ ના ઊંચા ઊંચા કેળાય અને બીજો પ્રશ્ન છે કે માનવ જીવન ની સાર્થકતા સફળતા કેવા ગણાયિક આપણને ભૌતિક સુગમ મળે અને હું કોણ થયું એ દાન ભૌતિકમ કે આ મનુષ્ય જીવન માં સફળતા તેમાં દાન માં ભજન માં કીર્તન માં કથા વાર્તા સેવા પૂજા માં તેમ શું કરવાથી માનવ જીવન સફળ ગણાય છે લોકોને ખબર નથી તેમાં હિંસા થાય છે હિંસા ની ખબર જ નથી આવડું શબ્દ બોલ્યા કોઈ હિંસા કહેવાય આપડા શબ્દ્યા અને કોઈ દુઃખ થઈ છે આમ ભક્તિ કરતો હોય કોઈ દુઃખ ના થઈએ ભગવાને કઈ ભક્તિ ની જરૂર નથી એના કરતા તમે શું કહેશો કે કોઈને દુઃખ ના આપો તો ભગવાન રાત્રે ખુશ જ હોય ભગવાન ખુશ હોય એ તો લોકોને સુખ આપીએ ને ભગવાન પ્રાર્થના કરશે કરે એટલે ભગવાન કંટાળી જતા રહ્યા છીએ ત્યાં ના જતા રહ્યા છીએ હિન્દુસ્તાન નો વિદાય થઈ ગયા લેખક એ છે અને અત્યારે એક બુક લખે છે જેમાં એબ્યુઝ ચિલ્ડ્રન હોય ને અહીંયા આગળ બધા છોકરા પેરેન્ટ્સ મારે ને એવું કરે અને મારી મારીને મારી નાખે એવું કરે છે અહીંયા આગળ એને ચાઇલ્ડ એબ્યુઝ કહે છે તો એક બુક લખે છે બોડી લેંગ્વેજ એટલે એના, પુસ્તક લખે છે કે જે અમુક બાળકો છોકરાઓ रफ रीते वर्तन करीजी रीते छोरा ने तिरस्कार करें भूल तो प्रकृति नो બધા અમેરિકા માં અત્યારે બહુ એવું ચાલે છે અને ઘણા છોકરા ને પેરેન્ટ લોકો અહિયાં સ્ટ્રેસ લેવલ વધારે ને પીવાનું બહુ પીવાનું દારૂ પીવાનું હોય કોઈ પણ જાત ના પછી આવી છોકરાઓ ના વર્તન ઉપર થી ખબર પડી જાય કે આ છોકરું એના મા બાપ થી તરછોડાયેલું છે તરછોડાયેલું છે એટલે એના ઉપર એક ચોપડી લખે છે બેન તો કે એના માટે આપનું શું કહેવું છે એમાં શું લખવું જોઈએ આપની દ્રષ્ટિએ માબાપ સરcole માટે બીજો છેતે એનો વ્યવસ્થા કરી લેજો માબાપ કે ક્રુઅલ હોય હા સરcole બીજું કઈ વ્યવસ્થા કરી દે નીચે મિત્ર ખેટેના માટે સચાય ના સાસરામ જેવું ના સાસરામ જેવું હોય છે સર અને અર્પણ તોગા જોડા લે છે પોટનાઈ ધ ફોસ્ટર હોમ સર પ્લીઝ માબાપ ક્રુઅલ છે હ દાદા એ બુક માં શું લખવા માંગે છે કે આબ્યુઝ છોકરાઓ હોય તેમનું વર્તન કેવું હોય જેથી પોલીસ ને ટીચરો ને ડોક્ટરો કમ્પ્લેન કરે એટલે પછી આગળ આશ્રમ માં મૂકવાની વ્યવસ્થા થાય પણ એને ડિટેક્ટ કેવી રીતે કરવા એને ખબર કેવી રીતે તરછોડ મળી છે એટલે છોકરાઓ કેવું વર્તન હોય કે ખબર પડી જાય બુદ્ધિ હોય પોતાની બુદ્ધિ ચાલે નહી પોતાની બુદ્ધિ ના ચાલે બુદ્ધિ આખી ગુંગળા માણવાય છોકરા ગયેલો હોય પોતે વિચારી વિચારી મુજય ગયેલો હોય Okay what you're saying is the by the children who are uh, who are abused like this their intellect is suffocated yeah. and so they can't act and make a decision on their own they, help, they have they're lost people they have low esteem yeah like yeah. low esteem yes, no? yeah so yeah. yeah. self confidence lack of, lack of so where is america going with age અત્યારે છે અને આ ચાઈલ્ડ લોકો છોકરાઓને મારે છે તો અમેરિકા નું શું થવાનું છે ક્યાં જવાનું છે અમેરિકા જવાના કરતા બાજુ એટલું સુધારો કરો આપડે દેખાય વાતચીત કરતા સફોગ લાગે એટલે પછી બીજા માટે જગ્યાએ મૂકી દેવું છે આશ્રુમ ખોલી ને અને પોતાની બુદ્ધિ ચાલતા હોય દાદા એ કે છે કે જાણે છે અને એ બહુ પ્રભાવિત છે ઇન્ડિયન ફેમિલી માં કે એ લોકો ના છોકરાનું બહુ સારું ધ્યાન રાખે છે આપડે જે વાત કરીને તમારા આઈડિયા ની જરૂર છે તો એ બુક માં લખી દે બરાબર એમ કે હજુ બીજું કઈ આઈડિયા Do you, do you want to ask anything else about the no. book which you are writing? No, not about the book. No. The book is written in the book. The book is written in the book. Right. He is saying that these children who are child abused, they should <laughs> have a separate place to live, you know, away from the parents. <laughs> the <That's right. laughs> government. Take care. The government should take care of them. The government should take care of them in a way. And the other thing which he said a little before is, as long as the children are acting with their own, ...intellect. ...and and they they they they have self-esteem, esteem need not be taken away. But once so low cannot... je je je che ne? બાપ અને છોકરાઓનો જે સંબંધ ne છે વ્યવહાર એટલે એનાથી અંદર બહુ ne છે કે એ લોકો છોકરા ને બહુ સારી રીતે રાખે છે એના માટે આપનું વધારે વધારે સમજાવવા આપડા ઇન્ડિયન્સ છે તો એમના છોકરાઓ ને બહુ સારી રીતે રાખે છે એમને ઉછેર સારી રીતે કરી શકે છે એનું શું કારણ એ લોકો શું સંસ્કાર કે શું કેવા હોય છે જેથી કરીને બાળકો આટલો સારો ઉછેર કરી શકે છે લોભ નથી છોકરાઓ છોકરા લોભ નથી આપડે They are attached then, to them so much, so much, but the Americans, you know, they are, they are not uh, that much attached to their children, so they don't really care that much. So What he means to say is that there is a greater attachment from the initiality <coughs> towards the child. Mm -hmm. yeah. જો સફરિક ફૌક અભ્યાસ છોકરાઓ આ મેરા કે તમારે સારી ગતિ થતી છોકરાઓ શું રાત આ છોકરાઓ આ રા રા તમે શું કરજો તમારી પાસે ક્રિયા હો હા એટલે તમારે સારી ગતિ થતી છે એટલે આ બધા ના દેખણને દેખે જો માર સાફને કર સરફનો ધ લેફ્ટ ઓફ ધ ફાધર ઓફ મધર ધ પેરેન્ટ્સ એન્ડ चिल्ड्रन રીડ ધ चिल्ड्रन બેટર ધેન ધે વિલ ટુ values in to americans ye ke je avi values apna amara americans ma kevi rite mukhi shakay bhavna avi bhavnao americans ma kevi rite mukhi shakay mukhi shakay nahi la ribarts mat nahi mante nahi pakto ke to mukhi nahi ha mukhi mar dharmat nahi ribarts mat nahi manta ena the dharm chhe na temo nahi you can believe this is that so different people are not aware so see the americans don't have the greed like indians have don't have the one three three no this attachment is happening over affection over affection for the children because it is not from the beginning of the culture cultural level lower cultural level of the public in general mm -hmm. and it is because of that that love for the બાબા આપને લાલચ આપવામાં આવે ગવર્મેન્ટ તરફ તમને કઈ આપવામાં આવશે તો બિકોઝ એની કઈ જેટલી એનો if you take away the children and raise them so it, it cost so much instead if the parents could be <laughs> thank you to do the same thing better it might work <laughs> out and there are also other problems you were radio show on this yeah and that is some government service there the government service when why they look at them kia pani ke tukra utar thi ban aate tum tan kaari re ha okay and the other thing he is saying is the government people who are dealing with this problem They should be given a... Private, the government, they have a bailout. The agency should know that if they get complaints from the children that they are not being well taken care of, the people in the government agency would be fired. Uh -huh. It will be their responsibility to make sure that the parents take care of the children well, because they are supposed to supervise that issue. Uh -huh. Given the, the, the whole society of it. The whole society is a group. No he done Okay udhiya payone spare sara kutra ha ha samdao samdao ha samdao so ka nikalo dile dile pay nakaso ha av av na ha kee tumhe a dile pay ha bhai agar an lido che ek ek varas tara nahi lagti hai amna baat hai amna amna baat hai એકદમ શાંતિ હોય અને ક્યાંક અચાનક જ એકદમ આવેગ આવી જાયવાર એકદમ લોભ આવી જાય આપડે શાંતિ આપણ એકદમ શાંતિ હોય પણ એકદમ અચાનક ક્રોધ આવી જાય લો સુંદર કોઈ સુંદર વસ્તુ જોઈએ તો તરત એવું થઈ જાય કે આ વસ્તુ મને મળી જાય હમણાં હમણાં બોલો પેલા આમ આપડે બધું સમજીએ તેમ છતાં કોઈક એવું થઈ જાય રસ્તા બા કાર માં જતા હોય કોઈ મર્સેડી જોઈએ તો એકદમ એવું થઈ જાય કે આ મર્સેડી મારી ક્યારે આપડે જાણતા હોય કે આવું મારે ના વિચારવું જોઈએ પણ એકદમ એકદમ ધડાકા એકદમ એક લોભ આવી જાય એકદમ કે હું શું કરી નાખું જેથી મને આ મળી જાય એટલે એનું કારણ એટલે એને શું કરવું એનું એનું કારણ કારણ શું અને એનો એનો ઉકેલ કેવું છે લાભ કરાવ દાદા દિલીપભાઈ પૂછે છે ઘણી વાર પણ આમ સમજે છે કે એની જરૂર નથી પણ આવી જાય છે આવો વિચાર અને તો એનું એ વિચાર આવવાનું કારણ શું અને એનો ઉકેલ કેવી રીતે લાવો બીજું બસ એ પૂછે છે આવા વિચારો આવી જાય એનું કારણ શું એકદમ એકદમ એક એવી એવી ફિલિંગ ઉભી થઈ જાય એક જેને કેવા ને કામ નો આવી જાય આપડે જાણતા હોય કે આપડે સમજ સમજ